કેસેક મહેમાન બધા આભાર છે તમે પરિપક્વ થઈને તૈયાર થઈ જાઓ ના કહીએ કેરી આભાર એટલી બધી મંગતા હોય એ તમને બાળક જેટલી મંગતા ના હોય એનાથી વધારે કેરીને આભાર હોય ગમે એટલો વાતો કરતો આવે ની તો કેરીઓ માલ કરી હું આવે ને ત્યારે મને મનમાં ત્યારે મનમાં થોડા પ્રશ્નો હતા એટલે હું શરમતો હતો પણ દાદા ને ખબર પડી ગઈ એટલે મને અહીંયા બોલાવીને પ્રશ્નો પૂછાય મન વાંચી ગયા એમને લાગે કે ખબર પડે ને માણસ અમારું મન ચોખ્ખું ભગવા પડે એટલે આ વિચિત્ર આવું પ્લેન માં ભરવાનું ના થાય છ કલાક માં ક્લિયર ને એવું ના હોય બાકી મુક્તિ હન્ડ્રેડ અમે શું બોલીએ શું બોલીએ ગેર ત્રિશુલ છતાં બોલીએ છીએ ત્રિશુલ જતા જગત જય કિનારો તારે બોલીએ તો પેલા લોકો પૂજા કરવા આવે પછી પર કે આ જાતે ત્રીસુ એટલે શું ત્રીસુ એટલે શું શશિકાંતિ ક્યાં છે તીસુડે એના જવું એમ શું કરે આધી વ્યાધી ઉપાધિ એ વાત ઠીક છે પણ એ તીજુ કે મન વચન કાયા તમે મારી બેન જોયા કરો એને એને જોઈ ના ભાઈ એ બેને ફરિયાદ કરી એ જોઈ ન્યાયાધીશ કરતો તમે શું કરો આવ્યું એમાં આવકાર માંગવાનો કેવું મને મહાદેવી કહી રહ્યો છું એ બઉ સારું છે આ બધા પહેલા પહનારા મહાદેવી આપણે કહી રહ્યા છે તમારે લોકો તમે ચીડ મહાદેવ છે પહેલા પી દેવો લીધા બીજું આપે આપે તે આપી ખરે દોઢ અત્યારે તો મારે સૌ કઈ અઘરું નથી ત્રિશુર જતા જગત પછી મન તો આ ક્યારેક નથી લાગતો સમજવું પડશે ને સોમનાથંદ્ર યોગેશ્વર સોમનાથેશ્વર કમિટી વમિટી બધા જાય ની કમિટી છે ને બધા કેવા ઘટાલા કારકુણો વાસુ બધા જ ગુજારી ઉજારી બધા જ કોઈ તથા આવે જ નઈ ને મંદિર માં જેટલા જેટલા હોય એ બધા જ ને આખો દાખલો નથી લાવે છે આ પીડા ના છે આ પીડા ના કઈ લાગ્યું હતું નહીં પેલા બાળક નો ઉનાળતા કીધું એટલે બાળક બઉ અને બીજું મમતા નામ નો ગુણ નીચે અહંકાર લીધે ઉમતા ની ભાઈ કદાચ મમતા અહંકાર વાડો વધારે વાડો પાટી જાય બધી લોકો ને આ ટેક્સાલો ને તે અને આ કે કે રેયે બરાલો કે અલબરા ગામરા લોકો આલે કો મોફી ના લોકો બરોબર આ કે કે તો ટેક કુડિયા કર મકુ કુત આઉ પર ઉપર નીચે કરે આડે ખાકો ના થા થા પર તો અમે જ લોકો ને બે બંદી સે બોલ તો ઈ ક ડબુ રે ઈ ખાનદાની બોલે કર્યો ને લાતી બઉ સુંદર તિરસ્કાર બહુ હતા હારી જનો પછી વાડેજો બસ મળે કેટલું ભયંકરે દુઃખ લાગે રોડેલી ના કરે એમ ફીટ ના કરે મને ગમે આડેલી હમી મરી ગયા તું મળે કે રોડેલી તું હમી કઈ મરી તમે તારો તાર ગધેડું મળ્યું નું મળ્યું હમ એ ગધેડા પંદર જીકા મારે આવડાવ ગધેડા નું મારા મમ્મી બન્યું આવો આવો કરી દીધી આવો તમને આપડે એટલે આપડા બહુ વિચારો હિન્દુસ્તાન લોકો તો ત્રાસ ત્રાસ ને રાગ દેશ આપીધા સંસ્કાર હશે હું ત ભણતા બ્રાહ્મણો ભણેલા હોય થોડું અને બટ લોકો ગણેલા હોય એ ભાષા જ્ઞાન બઉ સુ આ પચાસ હજાર સાહિત્યકાર હમૃતરા શકિત સાહિત્યકારે હમૃતરા દેવા લીધા કારતાય જે મેશે? મેશે મેશાયશે મેશાયશે મેશાયશે આપડા લોકો અમે બોલે છે આગળ બોલે છે જય સત્યલ બોલે છે આ ઓરિજનલ ઠીક આ ગેરું બોલે ને આજુ હોય તો એવી ભાષા બોલે છે અને મોઢું હોય તો એવી ભાષા એને બોલવું નહીં પડશે આ ગાયો કૂતરા કૂતરા કૂતરા પેઢી કરેલી કરે છે એટલે બોલવું ને પછી બે સરખું કરે છે આ વકીલો બોલે છે આ દુનિયામાં મોંઘવારી વાત આ બધી બધી વાત હોઉં છું અપૂર્વ છે <pro> <sans> <vraag> <idea">.. જય સચિદા દાદા મારા સાધુ પુરુષ હોય તે સંયમ કરી શકે બીજું કોણ કરી શકે સંયમ કરે શું કરશે એક જાતનો સંયમ તો ખરો ને શશિકાંતભાઈ એમ કે પડી રહી એક સંયમ તો ખરો ને સંયમ શબ્દ સંયમ શબ્દ કોને કહેવાય સંયમી સંયમ ના ત્યાર હોય સંયમ તો દર્શન કરવાનું મળે નહિ સંયમ શું છે સંયમ ને ઓળખતા નથી સંયમ સંયમ તો દુનિયામાં જાય કે શું છે સંયમ તો હોય શકે સંયમ તો હું તમને બે કલાક માં સૈય બનાય ત્યાગ ના હોય ત્યાગ ના હોય મને બધો એ ત્યાગ વાળો રસ્તો હતો કે ત્યાગ કરે તો સૈય માં આવે એવો જે રસ્તો હતો એનાથી બીજો પણ રસ્તો છે ત્યાગ ન કર્યો હોય તો એ સૈય આવે સંયમ એટલે શું તમને તમને એના માટે ખરાબ માન માયા રોગ એનો જે સંયમ ઇન્દ્રિયો ઇન્દ્રિયો ત્યાગમાં સંયમી ઉપર કહેવાય સંયમી લગભગ કહેવાય મારા સંસાર વ્યવહાર બંધ કરવા માટે તમે સજો હમ આગેવાન માન થઈ ગયા અનંત દિવસ છે હિન્દુસ્તાન માં પાસે નહી જોયેલા સૌ કેવું ને ખરાબ તમે ટૂંકમાં સમજાયું કે લોકો દેખો કહી શકાય સંયમ નીકળી જાય સંયમ નથી ઉત્કમ થઈ ગયા છે દવા વાળ્યા છે કોઈ ચોરી ગયું હોય પણ મન પગે મારી ગયું સંયમ સમજે ત્યારે સંયમ કહેવાય લંગોટામાં આવ્યા સંયમ વા કેવાય એ તો સારું થયા લંગોટા મારા પણ બીજા જ મેં બાલા તાવા મારી પડે તાવા માર્યા છે નથી આલું ખરો કઈ બાકી પડેગા બોલું તો એવું છે તો એના માટે ડરાવી દઈ છે ડરા સુધી બોલે બોલ્યા એ પાછું પડઘો ના કર્યો ગાળો તો એને નાગાડો નથી જોયું તારો ના દીધી લોકો પર્યાવર પણ તાળવામાં આવ્યો છે અને હિન્દુસ્તાન મુશ્કેલ આપડે તેનું ગીત કરવું છે ને મારે ગયું કોઈ લેવું અને હું દીઠ દીકર નહીં મારે લે જેને ભીખ હોય એ લે કોઈ પણ પ્રકારની ભીખ ના હોય टोर मैं चार चार बदला દરેક છે એમાં બધો આપડે એવું જોયું ચાલસું ગણત ગણદેવી ગળદેવી ગણત ગણદેવી જે જે હોય ને કયો વેદના જોડી છે તો ભેદ વિજ્ઞાની પુષ્પ ને ભેદ વિજ્ઞાન જ્ઞાની બુદ્ધિવાળા હોય અને ભેદ વિજ્ઞાન ને બુદ્ધિ ના હોય તો એ વેદના ઉપરી કહેવાય ભેદ વિજ્ઞાન બુદ્ધિ ના હોય અમારો બુદ્ધિ અને અમારું સિ નહીં કે તમારી બુદ્ધિ તે છે આપત પુરુષ નો તે પોતાનો સંસારમાં પોતાના હિત બધી હિત પોતાના હોય તો પોતાના પૂછશે દુખદ ના હોય ને યાદ રહેડો તો આખો દાડો યાદ રહે જેમ ગોપીઓને જતા હતા એવું બસ છે તમારે લોતી વધી પીર પડે જાય ને હાથમાં કરે કેચરા નથી આવી પણ આપેલું અને ગાડીમાં હવે થોડો સુધી એટલે આમ જણાવે કેસરા પેલા આગળ દરવાજે એક જગ્યા ઉતારો થઈ ગયો પહેરવા માં ઉતારો થઈ જાય તો ઉતાર ઉતરવાનું બે જગ્યા ઉતાર એક જગ્યા ઉતારો હોય છે એ માણસ સુખી કેમ કરી દે એનું કારણ કેમ લાગે તમને લાગે જગ્યા ઉતાર કરો છો એટલે અમે શું કહીએ મારી જોડે પચાસ ચાલતા હોય અમે કઈ ચાર કરતા હોય અને ઉતાવળ કરવા મને તો એમના કોઈ ઉતાવળા સારો ઉતાવળ કરો એવું નાખે બહાર આવી જાય એટલે આપડાણ કટો રાખવા બઉ મુશ્કેલ છે ધીમે રહી ઉતાવળ કરો ચડવામાં કોઈ દબાઈ જાય કોઈ વાગે મુશ્કેલ એટલે અમારો તો કાયદે છે અને ઉતાવળ ધીમે ધીમે શું અંદર બહાર ભૂલ્યા અંદર ભણ્યા ને બહાર બધા બહાર ભણ્યા ને અંદર ભૂલ્યા નથી ભરાઈ ગયો છે ચર્ચરાટ થાય પછી કઈ ખરવા માંડે ને प्रतिष्ठित आत्मा कहते हैं बहन पूछे के प्रतिष्ठित आत्मा हूँ शुद्ध आत्मा छू भजना करे पतिष्ठित आत्मा शुद्धात्मा थी जाए પાસે બાર થી અંદર ખરાબ થઈ ગયે શું થયું પ્રતિષ્ઠા કરીએ આપડે જેમાં મૂર્તિ માં પ્રતિષ્ઠા કરીએ ચોમાસી આ દિવસ ચેતન મૂકીએ પછી પાછું ચેતન એમ કેપ થી જ્ઞાનથી નહી બિલીપથી જ કાળી બિલીપ થતી જેમ રાત્રે થશે રાત્રે સુઈ ગયું ભાઈ અને જોડાના રૂમો ખકડાટ થાય આ એકલી <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> રાગે પડી છે અહંકાર વધે પછી ફળબળ આવે અને આ વિજ્ઞાન એ ક્રિયાકારી મહી ખબર આપડે આપડે ભૂલ્યા હોય ને તો જ્ઞાન આપે જ્ઞાન કહેવાય है। ना आप दादा रीता के रात नुई जाए तर एक बाजु सपना आवे ने, ने सपना બે જુદા પાડી તું જ સપના જ આવતા હતા અને આ તું શુદ્ધાત્મા આ જ ચાલે હા બે ચાલે નિરીક્ષણ કે મળ્યો ઓક તમે જવાના પછી હવે રાગે પાડી દો આપડે દસ બાર અડગ છે ના આ બધું શામાં ચાલે આ ક્રિયાકારી નઈ એને શુષ્ક જ્ઞાન કે શુષ્ક જ્ઞાન શબ્દ સાંભળેલો છે આ લુખું એ બે હજાર પપૈયા એક પપૈયા ને પાણી છીએ નાખીએ બે લાવે છે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 તમે શું કહો છો તમને વસ્તી ગભરી જ ગયો હોય બંધ ને આવી દુનિયા પણ આ દેશ માં રહેવા માટે છે ખબર નથી પડતી કે કઈ ઘડીયા કઈ બાજુ થી પ્રેશર આવશે તો એને શું કરું છું મેડિટેશન કરે છે પેલું જાણવું જોઈએ એક વાર આપણે મેડિટેશન શું છે એ જાણવું મેડિટેશન એટલે ધ્યાન છો તમે હવે ધ્યાન તમે અહીંથી બજારમાં બજારમાં સ્ટોરમાં સામાન લેવા દેવાનું એવું નક્કી નથી કર્યું ત્યાંથી તમારે ધ્યાનમાં રહે વાત ના રે તો બસ તમારે ધ્યાનમાં જે નક્કી કર્યું એ ધ્યાન માં રે એનું નામ ધ્યાન ધ્યાન માં રે નામ જ ધ્યાન આ તો લોકો એ બનાવતી આપો ત્યાં લોકો મગજ ના મૂર્ખ બનાવ્યા રોજિંદામાં ઝઘડા આવો છો થયા મતભેદ વધારે થયા ભાઈ બીજા બજાર માં જરૂર છે આ બજાર માં નાય કઈ આવડો માલ હશે આગળ આ બધા અંગે આ તો શુક્રવારે નું મારું અમારે તો મારા ઘરમાં બહરી મતભેદ ના થાય કકડા પડે એવું કઈ કહીએ આમ ધરું ના કે હું તો ધ્યાન શરૂ કરવાનું ધ્યાન તો શુદ્ધાત્મા સુધા ધ્યાન માં રહી ને એ જ બીજું ધ્યાન કેવું રે એના શું કઈ ધ્યાન કેવાય એના માટે કરવાનું હોય છે હું બોલું તેમ તેમ નહી તમને હે વાત વાત કરવો કોણ વાંચનાર હતો આત્મા હતો મન નું કામ નહિ બુદ્ધિ કામ નહિ પણ વ્યવહાર તમારો સુધારો પ્રગટ થયો નથી આપી દીધું માગે ગયા હા નાગમાં કુટુંબ તાર્યું કે કઈક પૂજા કર્યા છે તારે ને તમે પૂજ કર્યા છે તારે દાદા ભેગા થાય બધું થાય દાદા ધ્યાન કરવાનું કે છે કુંડલી જાગૃત થાય આ બધા જયારે થતા રસ્તા લોકો ના જ રહ્યા તાર ગમે રસ્તા ખોવારી કાઢ્યા કલ્પિત કલ્પિત ટલા માટે શાંતિ ના રહેતી હોય તો એતો શું કે ઊંધા પ્રયોગ કરવાના જાણવાનું છે પોતાની જાત શું નામ તમારું તમે ચપાલ લેલો છે તમે બેઠેલા હોય તમારે ચપાલ દિલીપ ને દિલીપ લઈ લઈ લેતા દિલીપ ને બેટા વ્યવહારિક નાખે આ દુનિયા કોને બનાવી છે એતો મને ખબર નથી ભગવાને